ના પડે બઉ વેદનાઓ આ એક અહંકાર ને પોચવા માટે અહંકાર ને અને તે અહંકાર પૂરો મૂકવો પડશે આવડું મોટું અહંકાર એટલે અંધંકાર માં છે જય સત્યા આપડે બધા છે તમે કાશું હા આમાં જઈને અમે છોકરાઓ જવા દે છે બે ચાર ચાર પાંચ છોકરાઓ નહી કરોડો ચાર સુધી જ્ઞાની પુરુષ નહીં મળે બધું મળ્યું અવતાર કેવાયંકર ના કેવાય પ્રતિનિધિ કેવાય પ્રતિનિધિ કહેવાય એના અધિકારો બધા આપે रही बाकी पैसे बाकी, है। वैसे बाकी। तो जब तब कहीं <coughs> सब निकाल ગલી બસ નીકાળી બરાબર રીંગણા છોડો બટાકા થોડો માત્ર નીકાળી આત્મા પોતાનું ગ્રહણ કરવા જેવો પોતાનો આત્મા ત્યાગવા જેવું કશું ને ત્યાગે તેને આગે આવે જે વસ્તુ ત્યાગે તેને આગળ આવે એટલે ત્યાગ શબ્દ આપણા આપણા વિજ્ઞાન ત્યાગ શબ્દ કોઈ શું કઈ ત્યાગ તો બાદ કહેવા જ નથી ત્યાગે એ શું આગે એવું એટલે ત્યાગ ફળ આગે ત્યાગ નું ફળ હંમેશા આવ્યો કરે અને ભોગવવું જ પડે પુણ્યુ ત્યાગા પુણ્ય માં પરિણામ પામે વર્તે એની મે ત્યાગ વર્તે અને વ્રત કહેવાય શું વર્તે પોતાને આવે એના શું શું વર્તુ છે મહતું ત્યાગના વર્તે યાદ ના રે યાદ રહે ત્યાગોડ્યું તે છોડ્યું છોડનારો લક્ષ મુક્ત નું છે અને વાત છોડનારા છોડનારી છોડવાની વસ્તુ બે ની જ ઇતિહાસ બે નો હોય કરે ત્યારે પાર फाइल फाइल? दस लाख वर्ष ने कोई फाइल के लिए नहीं, नहीं। મન ને કોઈ ફાઇલ કે મોટા મોટો અધ્યાત્મ વિજય થઈ ગયો આત્મા થયા પછી આને ફાઇલ કઈ શકે ના મારું કેસ મારું કેસ મારો ફરિયાદ કરે પેલા આપડા ધર્મચર્ય કેવું છે કાગળ લખે એક કાગળ વાંચ્યો હોય ને કામ કરી નાખે નથી આપણે અમારી પરિશ્વાસ જાય શ્રદ્ધાની મૂર્તિ ગણાય શ્રદ્ધાની મૂર્તિ એટલે શ્રદ્ધા ની મૂર્તિ કે લોકો નું કલ્યાણ છે એટલા માટે એ કરી જાય પણ ઉડતું મને ઉડતા વાળી એટલે એમાંથી કે આપણે અમે તો કામ કરવા તૈયાર છે પણ વિવાહ ની ઈશ્વર માન સતી પ્રહાર કોઈ પણ પ્રકારની પોતે નિવડ સુખા હોય તો અમે થી કાગી ગયા સ્વીકારી કેવલ કરવા સ્વીકારીએ કેમ સ્વી સ્વીકાર થઈ જાય બાકી લોકો મને એમ કરે જ્ઞાન લોકો ના કામ કરેલા બાવા જાદુ પગાવી પગડી આવું તો વધારે આ તો બધા મનમાં ખાસ ને દાદા શના દાદા છે બધા ને એટલે મારું કેમ કે ગઈકાલ હાલ ધ્યાન છે ને બાય થી ઘડી આજે પછી ખાતી ને પાટી માં બે જાય બીજા બધા કેવું જ કેસે ને તેમની દુનિયાના અનુભવે નહી લાગતો હવે મરવા કરવા જોયું આ વ્યવહાર ની ભાઈ ભાવી ગઈ ભાઈ લઈને નિકાલ બેઠો તો ત્યાગી ગેલ કરો શબ્દ કદું વાતું ના પરતું ઘરે ત્યાં ધવધી ધ્યાન બંધ આપણે ત્યાં દઉદ બંધ હોય બગડી જાય પહેલા વગર નઈ ગયે લાડ જ લાગે છે પછી જાય બધું આપડે હવે બગડી જાય એવી છે પૈકી એવી વસ્તુ છે કે માણસ ને લોતી બધી વેર વધાર લક્ષ્મી વેર વધારનાર ખેતી બહેનો લક્ષ્મી વેર વધારનારી હતી ખરેખર એને દે જો દેખો રે ઇન્સ્ટા ઇન્સ્ટા ફોર વીક એક સેકન્ડિયર ગુડિયર ફોલગન બેન ના રાબરા રાબરા દે તારા કા માલબ્રે દે કે ફ્રીગર એ ગુથેરા ઇન કતાન પોલે અચીલ મુગરોલી આપ ઉછોક એ લીગે ગોલી ટિકે ટૂ ઇલા વેનચો ઇલા વેસેલા સુપ્રિઓરી ઓન એ મે હોયા દે આ તોક બોલા જયંત કુમાર તેથી તમને અસર થાય છે માટે નીચે કેમ કે અસર થાય છે અસર ના થાય એવી રીતની પ્રાપ્તિ કરવી જોઈએ એના માટે તો બધી દોડા દોડે જયંતુ વસ્તુ ખોટી નથી જયંતુમાર કરેક્ટિપાઈ જયંતુ કરેક્ટ પણ માગે એટલે વાત જ સમજવાની જરૂર છે એવું જયંત કુમાર છે પણ તમને બિલીફ હોય એક એ બધું આ બધી બિલીપો બેસી બધી રાંગ બિલીફો બેસી છે તેનું આપણને જે કયા પરસ્તા ઉઠી હતી તો વસ્તુ કરેક્ટ છે દયંત કુમાર ના કહે તો તમને વસે પ્રાંગ છે ધણી કહો તો એ તો કુદરત તો એ છે ડ્રામેટિક યુદ્ધ છે આ બધા ડ્રામા માં કઈ કોઈ કોઈ નો ધણી કાયમો હોતો નથી પોતાનું સ્થાન પોતાનું જગ્યા સંસાર તો છે એના સ્વભાવમાં છે आपे अपना स्वभाव मैं तो संसार ना स्वभाव आरोप कर हूँ सारो मणस छु खराब मानस छु आरोप कर संसार ना स्वभाव आप आरोप कर आरोप कर જેવું જેવું આરોપ ક્યાં સુધી આવવું ક્યાં સુધી અંધેર ચલાવાય કે અસર થાય કે ના થાય એની કઈ દવા અપાવી છે આપડો મત છે તો ભેદ પડે ભેદ પડે મત જ ના હોય તો એને ભેદ અને મતે એક મત ના હોય મત્રી જોવું જોઈએ તેને બદલે અમુક જ પોતાની દર્દી પણ નક્કી થઈ ગયું બે જ વ્યુ પોઈન્ટ થી જો કરવામાં આવે આ નફો નાખો નાખો કરે છે સંસ્કાર કઈ છોડવાના નથી સંસ્કાર શું લાગતું હતું નથી જેમ માર ને યાદ રહ્યું હતું આશીર્વાદ આપ્યો તમે આશીર્વાદ આપ્યો તમે કેટલા કંપની હતી આખી આ મારું તારું એ સંકુચિત મારા તારા ભેદ પડે છે કે પડે છે કોશિશ ચાલુ છે મારી મારું આ તારું જે છે હું જયારે આવી વાત કરું છું તારે કોઈ સમજી નથી ઘર માં આવી વાત કરું છું ત્યારે ઘર મને કોઈ સમજી નથી સમજે આપડે નોંધ નો માર ખાવું પડે એમાં પાછો દોસ્ત તો કોઈ નો હોતો દોસ્ત આપડો જુટુંબ તરીકે હોય તો માણસો બધા છે આ થઈ ગયા છે બધી જ ચીજ છે આ જગ્યા ના સમજે પુરુષાર્થ માં તો બસ આ ધંધા નું કામકાજ કરું છું શું કે ધંધા નું કામકાજ પ્રેમ કરું છું ધંધા કામકાજ પ્રેમ કરું છું સાહિત્ય છે સાહિત્ય છે ચાલે જ્યાં સુધી જ્ઞાન ક્રિયાકારી ના હોય તે હંકાર જાય ને પોતાને કરવું પડે ને પોતે કરતા તરીકે રહેવું પડે ને એમપી બે જોડે હોય તો કઈ છેમાં ક્યાં બધા આવી કે મેં તો એમાં જાણું શું થાશે વિશેમાં ઓછી થાય છે અહીંયા તો વાત તો લી છે અહીંયા તો કારણ આ એ તો જગત છે અને લક્ષ્મીનંદ માં એ રત્નરેશ કમા યેચું આપડે એટલે લક્ષ્મી પરમેન આ બાજુ લક્ષ્મી ની પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાન નારાયણ લક્ષ્મી જોડે કથા નારાયણ જોડે ઠીક લાગે લક્ષ્મી રંડાપુ આપશે સુરત રંડાપુ આવી દે મંડાવે રંડાવાનું નારાયણ તો મંડાવે નિરંતરણ છે બધું કેટલું દુઃખ ના મળે કટ દુઃખ નહી એટલે બહુ ભી જય આવ પેલું સાધી જવું નહી ત્યાગ જવ ભલે હોય નહી શું એ આપડા આક્રમ જ્ઞાન છે આમ લક્ષ પ્રતિ રે પ્રતિ લક્ષ લગીને જાય પ્રતિ લક્ષધી જાય પ્રતિ અને લક્ષ સુધી રે શુદ્ધાત્મા ઉપયોગ એટલે શું કે આત્માનો શુદ્ધ ઉપયોગ થઈને શુદ્ધ શુદ્ધ થઈને શુદ્ધ ઉપયોગ કરવો આના ઊંઘ કહેવાય છે ઊંઘ કેવાય કેવાય ઊંઘમાં ઊંઘમાં ઊંઘમાં થાય છે આપડો તદ્દન ઊંઘ નથી ગણાતી કારણ કે પેલો જાગ્રત પ્રતિ તેને પેલું છે ને લક્ષણ ઊંઘ નહીં ગણાતી પણ અઢ જેવું ઉપયોગ નહીં ને ઉપયોગ નહીં જેવો જેવો પૂરેપૂરોગી નિરંતર સુદ ઉપયોગી ભરત તો નિરંતર સુધ ઉપયોગી વાળા એમાં પણ નિરંતર સુધી એમાં પણ દાદા કર્મો નો કામ કરે ને હળુ કરમી ને ભરત વિચાર વારો ખુબ અંગે સર ક્યાં એવડી ગયેલી મારો લોકોને એમ કેવું પછી ભરત ની પાસે ચોટો આવો સંગ નહી મળે તો અહી આગળ આવ્યા કામ સારું કર્યું ફાડી દેખાય રામ દેખાય જાવ દેખાય એટલે સત્સંગ બઉ દીપવાનો પણ કે અમને પ્રભાવ પડતો નથી પડતો જરાય પ્રભાવ નથી પડતો અમને એક અખતર નો પ્રભાવ અમને પડતો નથી કહેતો કારણ કે દાદા તમારા શબ્દ અમને કોઈ માણસ નો પ્રભાવિત શું કરીએ કેવું ના ચાલે પૂજ્ય ભાવ રાખવો જોઈએ રાખીશું પણ એમનું વાતાવરણ એવું નથી પૂજ્યભાવ ઉત્પન્ન થાય તો મેં સમજ પાડી હતી રાખજો ને એમ કરતા કરતા વાતાવરણ લાવ છે કયું પૂજ્ય ભાવ પણ કરો એટલે પેલા ક્યાં જાય પછી ના આવે તમારી વાણી નીકળે અને એમની એટલે પેલું તમારું સાંભળ્યું હોય એમનું સાંભળે એટલે બધા ને ઘણા ખરા એમની ગમે હા કાલે બધું જાડું ખાતા એને બધું ગમે જે જાડું ખતું ને ને ને ને સમજે ભાવી જાગૃત રાખે ભરત તો કેવું પડે દુકાનું વાર કેવું પડે છે કે ભરત ની પાછળ પડવું તો પોતે ત્યાં અટકે છે શું થાય છે ભરત જ અટકે છે દાદાજી જાગૃતિ તો બરોબર કે નિરંતર જાગૃતિ મારે એક્સેપ્ટ કરવું પડે અને આને તો આ તો આપનો હશે આખા મારને કરવું પડે અમે જે કહીએ કે આપડા મહાત્મા બધા બઉ ભાવ હા તો હમણાં મનમાં મનમાં એ આઈ જાય ને કે હું આટલી બધી છુ ને આવે એ બધું આવે ને એ નાશ જોઈએ આપડે હું છું હું અસ્તિત્વ ના હોય એટલી બધી ઝીણવટ જરૂર છે એટલી બધી જાગૃતિ બોલો આપડે ક્યો આગળ આ બધું આનંદ પ્રમોદ આપણે કયો લાગતો આપડે માથે બોજો લઈને ફરી બધા હળવું કરવી છે એમના અવરોધ ક્રિજાતિનો અવરોધ બઉ જબરદસ્ત અવરોધ બે વાર મારી સેવા કરીએ તો તીર્થંકર થઈ જાય તીર્થંકર આજે તીર્થ લોકો ઉપાય સ્ત્રી જાનો ઉપાય થઈ પડે સ્ત્રી જાતિ કેટલી બાધક છે બધાને સમજાવી શકે બધું કરી શકે પૂજ્યતા ભાવ ઉત્પન્ન થાય બાધકતા ઉત્પન્ન થાય ક્યારે ક્યારે લેવલ ખસી જાય કહેવાય નહીં અને પેરુષ પુરુષ ના પુરુષ એક્ઝેક્ટનેસમાં આવી ગયેલો હોય આ આ ખાતે નહીં ગેરંટી એમને શીખીને શું કરવું જરૂર કરી વ્યવહાર કોઈ બાપણ હોય નઈ કશું હોય ચંદ્રકાંત ચંદ્રમી કને કોઈ હોય વ્યવહાર છે સમજે છે વ્યવહાર કેવો હોવો જોઈએ એટલું એમને કોઈક ભાન છે તેથી ચાલે ને અમને તો છી થી પાંચ પર્સન્ટ નો ભાન એ તો રહેવા માંગતા નથી એમાં કોઈ ને કોઈનું કલ્યાણ કરવું હોય તો બરોબર છે ને ના થાય પોતાનું પોતાનું જ કરવું હોય પોતાનું જ થાય બીજા કોઈ હા બીજા ના થઈ શકે એ તો પણ વ્યવહાર કરી શકે પણ પોતાનું પોતાનું તો કરી લે ને એનું તો થઈ ગયું છે ને એમને સી ભાવના છે એટલે એને વ્યવહાર મુખ્ય વ્યવહાર તો કેવો આમ ત્રાળ પાડે જ્ઞાની પૂરું તો મહાત્મા જે રોગ હોય ને એ ત્રાળ ની સાથે નીકળી જાય હા જેમ કહેવત છે કે જયારે સિંહ ત્રાજ પાડે છે ત્યારે શિયાળા બિવાળા બધા બધા બીજે બીજા ઇન્સ્પેક્ટર શ્રી જયારે મોત સંસ્કાર કર્યું હોય તો એક શબ્દ આપણું જોઈ નાખે પેલા બે તકલીફ ચાર દિવસ સુધી તો કે બહાર જ ના નીકળ્યો થોડા શું નામ હતું થોડા ઠાકોર હતા ઠાકોર હતા જયંત કુમાર ઠાકોર નામ હીરાનો એક યા કાલે રાત્રે નક્કી કરી દાદાજી ને ગમે તડું ગયા છે જો આપણે તકલીફ મારો શું આમ તકલીફ મારો શું એનો ફાયદો છે મારી તકલીફ મારો હાથ હડેલો હતો જ્ઞાની સિદ્ધિ કહેવાય સિદ્ધિ કહેવાય ખાલી સ્પર્શ કરે તો સારું બધા પાસ લેવાનું છે દ્રષ્ટિ એવી કરી લેવાનું છે બધું ભેડું કરવાનું છે આપડે ના હોય શું કોની વાત કરે જો બધું જ આપડે સસ્શે ને કોની વાત કરે દીપસે કેવું જ રહે છે એવું એમ શું દીપસે કે છે વર્ણન કરજે એટલે એમ ટ્રેનિંગ ઉડી જાય છે જાનવરો ને શરમા આવે એટલે શું ભોગવવાનું વૈરાગ ને તો રે આ તો આપણું જ્ઞાન છે ગાડું જ ચાલે બિલકુલ અટકે છે આગળ જ ચાલે આપી આપો આવડાવી દવા કઈ કઈ જન્મ આપવા જાય જે દરમિયાન લખી લખીને એટલું બધું લખ્યું એટલું બધું લખ્યું બધું હા આખી આપતા વાણીઓ ને આપતો વાણી બધે અંદર લખી આધા લખી લખીને રાત દાડો યોજે સૂત્રો કેટલા હજાર છે સાડા ચાર હજાર પેપર વાળા સૂત્રો થી કોઈ મહાત્મા એ વધારે નથી યસ <laughs> <laughs> તમારા તમારે જેવી દિગ્રી ના નહી પણ પાંચ મને સત્ય તમારા જેવું હૃદય ધરાવતા હોય બધું સત્ય નિષ્ઠા આવે મારા તારા ને ભેદ વગર ના મારા નહી તો છેદ કયું આપડે છેદ કયું છે નહિ તો ક્યાં છે આપણું નહી તો પાણી બે